ધંધા ની વાત કે કામકાજ ની વાત ઘણી ના થાય એ રે કેટલા દાદા તાકાત કરવાનું હોય તો તમારી ગણતરી સારું ખોટું જોતા રે હાજર જવાબ એની કિંમત આટલી ભવિષ્ય હોય છે મેરા સાથે આપ સચેત થઈ ચાલવા કેટલા મત હશે વાત કરો બસ વધારે કહેવાના ડાયરે બજેટ થી તો બહુ વધારેયું બજેટ થી તો બહુ વધારેયું બજેટ થી તો બહુ વધારે થઈ ગયું બજેટ વધી ગયું ને પણ انا ફ્લેટો કેતો કે ન ઉપર બેસા દે કરીવાસા મારે આપડે કઈ નિમિત્ત એની બરોબર છે આપડે નીચી નાખો થોડું ઊંચું હોય પણ પૂરે પૂરણ કરે નઈ ખર્ચા કોણ કરે પાણી ભરાતું હોય તો પૂરણ કરે પાણી જ ના ભરાતું એટલે આપડે કઈ પાણી ભરાયું નથી પણ પછી મને એમ લાગ્યું હાઈલેવ કરો જેટલું ચાર વસ્તુ છે કેવાય ને <laughs> <laughs> <laughs> <laughs> <laughs> એક સેફટી મારેલા મારે જોઈતી નહી તમારે નિયમિત પર આવું જે પોતાની જાતે ઓર દબાવવાની વાત તો ઓર દબકો છો તો લગભગ જારા સર થાળું થોડી છે એટલે નઈ છોરો કરી ઓર સપૂટ પટ્યું માં લાગી ખાલી થઈ ગઈ ભાઈ ઉપવાસ માં કોથળો ભરાય છે ઉણોધરી ઉણોધરી સૌ કરવાનું નાખતા દેવા ના એક રોટલો દૂધ બધું થોડું ખાઈલો રોટલો દૂધ ખાઈ લો અને દૂધ કેટલું કેટલા ગ્રામ સવાસો ગ્રામ સવા દૂધ નહિ ઘી નહિ કેતો વધારે દૂધ ઘી નું જ આપડે વાપરો ખાયા રાત કોઈ તમે કેટલો બે વસ્તુ ઊંઘ અને ખોરાક બે વ બેઠા બેઠા તો ખાઈ દેવું પણ પથારી પછી આરા તો અને પારો ફેર આવે નહી થોડું તો દસ પાંચ પાંચ કલાક કે થોડું વિધિ બપોરે બપોર ની ઊંઘ એ પણ ખોરાક ને ઉપર એનું પરિણામ હોય છે બપોર ની એ પણ ખોરાક ને લીધે ને કદરો <laughs> <laughs> <laughs> <laughs> <laughs> આજે સરસ્વતી કોઈ ન તરી બોલે તો વાણી કે જની પાછત સરત પસાવાના પ્રતિવાળ મસાળા કરે તો સારું જોને કેય દુનિયા વાણી બોલે એની બોલ અભિપ્રાય જો કેવો છે કે એ વાણી બોલે કે તારી પર અભિપ્રાય ગયો કે આવું ન થાય આવું ન હોય આવું ન હોય આવું ન હોય હા આવું ન હોય પછી જોને કે કે ચાલે એની સાથે જ આગળની પરીક્ષા લે કે એની સાથે હા કે હા આપણી તો જાગે પણ ખરી પડશે બંધ ના થાય પૂર્ણપદ મળે રહી શું કરે વાણી કેવી નીકળે આ વાણી ભરેલી આ નીકળે છે અને આજના અધિતા સહમત નથી ચાલે છે ને બધું સરહમત સાથે આજનો અભિપ્રાય જુદો પડી જાય મારે બઉ કચરો પડેલો મારે બધો કચરો ભર્યો બરાબર કેટલા કર્યાલું છે ક્યાં કરું છે બે કલાક માં બે કલાક ચાર કલાક બાર કલાકે પણ તમને ખબર ના પડે મને ખબર પડી જાય કે આ વાંકવા ચાલ્યો લાગે આવી હોવો જ નથી આપડે એક માસ આપડે મારી નાખે તો એ ખોટું ખુલ્લું ખોટું હિંસક ભાવ ના હોવો જોઈએ મારી નાખતો આપડે મારી હિંસા કરના મારા ઉદય ના કરે છે ના ભાઈ દારૂ કીધું મારી રહ્યા નથી હું તો સાંભળનાર છું શું તમે આવું કર્યા કરો તમે ભાગે ને પડી કેમ ભાગો છો દાદા ખાય તો દાદા ખાય એમ દે કરવાની તમે જગ્યાએ બોલી જોઈએ પ્રતિક્રમ તો કરવા કોઈ નો ગુણો તો કેમ દીધો નિર્ધોજ છે કેમ ગયો કેમ એનું લગાવું છે થાય સાચી વાત ના બોલાય સાચી વાત ગુનો છે સાચી વાત ગુનો છે સાધુ આચાર્ય બધા અમે સાધુ આચાર્ય બધા નિર્દોષ રહેલા દોષિત એ કોઈ છે નહી અને દોષિત જે દેખાય છે દેખાતો જ નથી આ દિગ્રી છે મને હું બોલું પણ મારી તકે છે તમારે બોલાય ને આવું દાવા પડી આવે દાવા મળે પોતાના ગુના પછી ખોટું છે આ મોક્ષ માગ મોક્ષ માર્ગ માં ક્રિયાકર્મ કેવું કતું નથી મોક્ષ માર્ગ માં ક્રિયાક સુખો જોઈતો બધી જોઈશું એના માટે ક્રિયાકલ મોક્ષ માર્ગ માં કયું નથી મોક્ષ માર્ગ એટલે શું વાળું તારે ગાડી આપણા હાલ તો ક્રિયાકર્ણ એવું ના હોય સમય પડી ભૌતિક સુખો ના ભગવાન કહેલું કે જેને ના ખબતો અને પછી તમારે પેલા લોકો અમારે તો ક્રિયા અમારું લાઈન નહીં અમારી નહીં અમારો બિઝનેસ અરે એ ખોટું બોલે એ અવરું બોલે પુરસાદ પ્રકૃતિ શું કરી દે જાણી અને પ્રકૃતિ જયારે નહીં કજું કરે તને પ્રકૃતિ કઈ પણ વર્તન નહીં અહીં વાણી નહીં મનન નહીં કમ્યાછ મોક્ષ માર્ગ કેટલા અવતારથી અમારું હાલ કેટલા અવતાર કેટલા બધા આયુષ્કો થઈ ગયો છે અર્ધપૂતગમાં આવ્યો કે ધોરણ આયુષ્કો થઈ ગયું છે એ પાસે ભગવાન લિમિટ માં આઈ ગયો ભગવાન કરવા so, જોઈએ <laughs> <laughs> <laughs> આલોચના પતિ આલો દા પપ્પા નું કેવું આવું આવું થઈ જાય હજુ આવું ના થવું જોઈએ નહીં કરતો હોય તેને પ્રત્યાખ્યાત હોય કરતો ના હોય તેને પ્રત્યાખ્યાન દેવાનું ખોટું કરતો હોય તેને પ્રત્યાખ્યાન લેવાનું ખોટું કરતો પ્રત્યાખ્યાન કે ના લેવાનું ખોટું કરનારો કેમ પ્રતિક્રમણ કરવાનો ખોટું કરનારો સીધો છે ખોટું કરનારા પાણી કેવું ખોટું પોતા નહી કરતા ખોટું કરતા આજે તેનું પતખણ કહેવાય ગ્રહણ ના કરતો ગોળ વાત મને તો બરોબર છે એને પથખણ કરતા જ નહીં ત્યાગને પથખણ કે છતાં દાદા ની એકે વાત ઉપર શ્રદ્ધા ક્યારે ઉઠી નથી પથાન છોડવાનું છે તેનો પસંદ છોડ્યું છે અમે પથાન લીધા છે એને પથખણ કે આલોચના પ્રતિ ગમે મોક્ષ માર્ગ મોક્ષ બીજું કોઈ ચીજ ના હોય કશું વ્રત વર્ત્યા જ કરે અને કોઈ વ્રત જો અહિંસા મહાવ્રત હોય એમને પછી સત્ય પછી ના હોય મોક્ષ માર્ગ માં આવું કોઈ ચીજ હોય ને આ બધું જેને સંસાર માર્ગ માં જ આ બધા બધા નિયમો બધા નિયમો પણ એ પુણ્ય બધા સારા મળે એ પુણ્ય ભેગા કર્યો ભાવ માં સહયોગો સારા મળે એના માટે કામ આવે ને બીજા ના દોષ એકલા નઈ દરેક મારું ખોટું બોલાવ્યું હોય અવરું થયું હોય તો કઈ હિંસા થઈ ગઈ હોય કે આ પાસ મહારત ને તોડતું ભાઈ એ બધા ઉપર પ્રતિક્રમણ કચાઈ થાય છે આ જે બેસી ગોઠાણું આ કચાઈ ભાવ કહેવાની જોડે આ કચાઈ ભાવ કહેવાની જોડે આ કચાઈ ભાવવાની જોડે આ કચાઈ ભાવવાની જોડે એમ બેસી એની જોડે પ્રતિબળ કરે એની જોડે બહુ સ્માર્ટ પડે પ્રત્યક્ષ માટે પ્રત્યક્ષ ના કરશે અને પ્રત્યક્ષ કરો હોય તો બહુ સારો માણસ હોય જો નબળો જ નહીં તો ઉપર જગત નબળું જ છે ઉપર ચપડી મારશે હા હું કે પણ આવી છે સુધરે છે ખબર ના પડે ભવાન ના હોય માર ને તો કઈ નું કઈ આગળ વાત જુદી જરાય ભવન નથી આટલું સામો માણસ જે કઈ કરતો હોય એ બધું ઉદયાધિન જ કરે છે એટલે આપડે એનામાં દોષ નથી જોતા એવી જો આપણી સ્થિતિ રેતી હોય તો આપડે તો આપડે પ્રતિક્રમણ કરવાની જરૂર નહીં આપડે એના કરે ખરાબ ભાવ થયો હોય દોષિત દેખાય છે અને દોષિત દેખાય છે એટલે જ કસાઈ કરે છે ચાથી કસાઈ કરે છે તમારા કચાય <laughs> દેખાતું આ વાણી નીકળે છે કે નિર્દોષ દેખાય છે અને આ વાણી કે મારી નીકળે છે અમારું દેવું છે મઉ દેવું તો બધા જોવા નથી લે કે માતા જે તે તે સ્કેમા આની શું એમ આ સબ કરી શકે બસ આ બધું ફોલોને કરી ગયો પાં લે કે હવે ઘરે બધા વીરાવી કામ ના કે હા તો એ તો કોઈ છે બરે સો આ બાજુ હડો ભ્રદિ એમ કહો કે ઠંડક નથી નિરુપારી એકાદ રાખે દે જે ને ગુજરાત થાય ભાઈ આખે દેખાતો અને જાળામાં તપ તપ એ બધા નું ફળ પુણ્ય અને હરીઠ તપ એટલે અંદર આંતરિક તપ આ દેખાય સ્વીકાર થાય છે આ વાત માં કઈ ગુચાવાનું કારણ નથી ત્યાંનું કઈ દાખલ મને મત હે આય પૈવાનું ગડી જ નખી છે નથી પણ લે કાય છે પણ શું છે કે કાય છે ન દાતસ ન પડે બળ નથી પણ કે આવ તો હું કન્યા નામ ભાઈ મોટો થાય પણ પૂછે છે કે સત્ય વાત હોય તો પછી એનું પ્રતિગ્રામણ કેમ કરવાનું કે જો સત્ય વાત હોય તો એનું પ્રતિગ્રામણ કેમ કરવાનું સત્ય એ જ સત્ય જે જે સત્ય છે બધું એ સત્ય છે તો સમાવિન તો વૈવાત સત્ય જેન કેતું વૈવાતનો સત્ય લાગે છે તેમાં દયાળુતા આછે છે કે તો તે બોલે કે શું આપણે અને આપણે જે સતેય વાત છે પછી તારું પ્રતિક્રમણ સાચું કોઈ કહી શકતો નથી આ હિન્દુસ્તર માં કોઈ મહાદેવ સાચું કઈ હું નહીં કહી શકતો ને સાચું છે તો મોટ માં જવું બધા બધાનું પ્રતિમા હું આચાર્ય છું હે હું આચાર્ય તને એવું એમજન હે જૂઠા કરે વિવાદ કરતા સત્ય છે એ વાણી સત્ય છે સરસ સત્ય છે અને જેના અમે અથડામણ થાય અમુક છતાં આમ જ કર્યું હતું આપણે સાચું કહીએ તો આપણું ખોટું નથી કોઈ માણસ નહી તો પોતાની સમજણ નું માનેલું સત્ય ને એ કઈ લોકો સ્વીકાર ના કરે એટલે ભગવાને કહ્યું કે સત્ય કોણ હું કાક વિતરા તો બાડી જેલ બગાડી દેવા જેવી સત્ય રાગી વાળું હોય સત્ય હા ભાઈ છીએ આત્મા ને ચોખ્ખી પ્યોર હાથમાં પ્રત્યક્ષ સરસ હતી દેશના અને રાગી દેવાની એટલે નિશ્ચય માં સત્ય છે ના પીટ થયું સત્ય આપણું આપણે સત્ય માનતા હોઈએ બધું ના એમાં પછી મને સમજાવી અમારો દોસ્ત વાતો જ નહીં ભયંકર ભૂલ છે એવું લાગે અમે હવે જે કયા કરનાવું દેના બિચારા પશુ જ પશુ તો હું જરા કઈ કરું તો બધા બગડે પટાઈ પટાઈ પંપાવી પંપાવી એ વારું કરી લેવા તમે કઈ તરફ છો કરો ત્યાં હો દેવ ઉજાસ સસ બાય બાય બાય ના કરે છે છોબેરા યુટિસ તે લઈને અમારું ગટ છે કિલાતી અમારું છે આમાં દેવને છે તો કસરત કરે છે તમને શું લાગેવાના ફેફાર થઈ ગયો ના બોલો ને હું બોલામો બગડી ગયો થઈ ગયા બાદ કરી હતી કોઈ પણ હાલા તો આવેલા કરતા થોડું નથી આવ્યું એમ કરતા કહેતા વિશેષ રહેવું છે ને હા હા પેલો એટલે આપડે કરતા નથી કરવાનો ખાલી ગાડી ને કલાક કર્યા કર્યા કરે છે થાય નાખે એમના જોડે રેવું પ્રતિકોળ કર્યા સુધી ભાવના થાય ને પ્રગટ કરી મારે બ્રહ્મચર્ય પાડવા શક્તિ આપો એટલે આપવાની અમારે બોલ્યા કરે પ્રક્રિયા કરવાની આ જગત ની પ્રક્રિયા છે હારી બધી આવી રત્તી આવી થઈ હોય ત્યારે કરે હાનિ થઈ જાય બધી હાની વૃદ્ધિ ના નિયમ ના આધીન છે હાની વૃદ્ધિ ના આધીન છે ગણપતિ આપડા સાથે અક્કલ ના કાક અક્કલ વાળા બધા ગાય કે બે હાજર માંથી રસી છે પચાસ પણ આવું રહેશે કેવું કઈ અડિયા સમજ ના પડે ચાર ગુણને તેુબ ચક્કર ચક્કર નહીબ ચક્કર વસ્તી ભડકા